પરદેશ બધા કરી નઈ એટલે તમે પરદેશ માં જઈને આવ્યો કે છે બધું ગણતો તો મૂળ જગ્યા પર ત્યાગી હું મારું શુદ્ધ બુદ્ધ ચૈત સ્વયં જ્યોતિ સુખ ધામ અને આપડે જે આપણા લોકો બોલે ને ફાઇલ વન પોતે તે રોપ ગયો પણ એ બોલવા માત્ર નથી ભાઈ નઈ એ તો ગણનારો કહી જાય તો દાડો ગણનારો કસી જાય એક એક આત્મા અનુભવ થાય સ્વપ્નનો શું જયારે કદાચ સ્વંવેદન કેવું સ્વસંવેદન બીજો અનુભવ નહીં સ્વંવેદન બીજો નહીં જેમ કડી ચાકીએ ની એથી કઈ અંધ્યા નહી પૂરે હમણા અઢાર રૂપિયા કપ નો ચા હોય ત્યાંનો તો તમે સાડી ના થવા દો મળે જ મળે ધીમે ધીમે રૂપિયા કપ નો દોઢ રૂપિયા કપ નો હોય એ તો સાડી થઈ बोलता नहीं कई बोलो ज्ञान हो અને પોતાના અનુભવ થઈ ગયો શંકા કઈ ગઈ કે આવો છે તેવો છે કારણ કે એને સંયકત બોહરી કે છે શું કેવાય મોહ કેવું સંયકત મોહની એ આત્મા કેવું છે એટલું જ કે આત્મા દોડવાનો જ બોવા કેવો છે કેવો છે કારણ કે મોડામાં મીઠાઈ મીઠા ચાઇ સાકર ની સમજી રાખી સાકર કરી દીધા હવે આકાર જાણવાનું ના રેવા આ સમ્ય તત્વ મોહ ની જે કઈ એ જિજ્ઞાસા રૂપે ના હોય સમ્ય તત્વ મોહ કઈ એ જિજ્ઞાસા રૂપે ના હોય જિજ્ઞાસા ત્રણ વખતે કૃપા છે ને પરમ સત્ય છે પરમ સત્ય છે પરમ સત્ય છે तो क्या परम मज है कहू तो त्रन वर के चे? ना परम सत्य, सत्य, सत्य है एक बार के तो अपना लोग હરાજી માં તાળવાર બોલે છે આખો બધાનો ભાવ ભાઈમાં જાય નહીં આ શબ્દો બોલીએ છે ને આ શબ્દો બોલીએ છે ને એ રૂટિંગ ના લાગે એવું ના જાય સાદા શબ્દો નહિ સાદા હા સાદા શબ્દો નથી એના માટે સાદા શબ્દો પસ્તાવો કે પછી પસ્તાવો કરવું છું એ વધારે ઇફેક્ટિવ થાય છે આના કરતા જે મૂળી બાજા માં છે એ ના પણ એના કરતા પહેલું સર પસ્તાવો કરું છું તે ગુરુ ના હોય પોતાની પાસે રજુઆત કરવા ને ત્યાં પસ્તાવ નહીં કરવું ત્યાં નફ્રત થયા નહી કરું એમ નહીં કરું કામ કરજો નહીં કરું જ્ઞાન હોય છે પણ એ વર્તન માં હોતું નથી અમલ માં નથી તો કે એનું શું કારણ જ્ઞાન આપડે અહિયાં જ્ઞાન આત્મ થયું આત્મદર્શન થયું આત્મ થયું આત્મદર્શન થયું પણ એ વર્તનમાં હોતું નથી અમલમાં હોતું નથી હોય તો આપડે તો ખાતા પીવા તા ને પાસે વધે નહીં ધ્યાન આ મુશ્કેલી છે આ ઓવરડા બાકી નાખ્યું જેના લીધા જે પચીસ વર્ષ ના જુવાનિયા તો વેલા ફરી જવાના ને હું એમ કઉ છું સિત્તેર વર્ષ ની વાત કરે છે ને એ આ તો અત્યારનું તો કઈ આવવાનું જ નથી ને તો પાછલું છે ને એટલે પાછલા અહિયાં હોવા રસ્તા થયા છે ને એ પચીસ વર્ષ વાળા હોવા ને નિરિકલ્પ પદ છે જ પણ હવે આનું નિર્વિકલ્પ પદ જોવાનું છે આપડે હા બાહ્ય વિભાગ માં આપડું તો છે જ એની શાંત થઈ જાય છે એમ કે પેલા વિકલ્પો માં અમે ખોવાઈ જતા હતા અને એ મુદ્દો રહી જતો હતો હવે તો વિકલ્પો ને અમે જોયા કરીએ છીએ તો બધું શાંત ભાવે નીકળી જાય છે વિકલ્પો કરતા બીજું કોઈ કહેતું નથી મારે અંદર હાથે એ તો તમને કઈ ભાઈ અને મિલમા હજાર વીચ હોય હાથે ડંઘ મારે એટલે એને કહ્યું હોય અંદર ડંઘ બાર નો અંદર ભૂમિકા ગુમાવી બઉ પચીસ એક રાત માં હાથ જગ્યાએ પથારી બદલતો હતો કેટલા રંગ વાગતા છે વિચાર આપડે થવું પહોંચ ગયા સાહેબ બહુ ગયા થયા સાહેબ ને ગયા થયા જે કઈ છોડ ચાહે કો ઈ જણે અ અડે ગયો કે વિકલ્પી ક્યા હે ન વિકલ્પ થતે એટલી જ લાપુછવા માંગે છે કેમ બરોબર ની વિકલ્પ થાણ છે તે કે વિકલ્પી કેમ થસે દેવે તમે કહો એ કે તે ક્યારે થસે તમે કહો હવે ના યોજના કેラボ તો વિકલ્પ બાદ કરતા કરતા જાય છે અને આપડે તો જાતુ નો માલ ને તમારો માલ હોય બીજા લોકો વકીલો હોય ને એનો માલ તો ગોસડા બંધ હોય રીતે ફોજદારી વકીલો એવું ઓળખો છે બહુ પાડે કેવું પડે પણ રૂપિયા આવતા ફેંકા ફેંક રૂપિયા આવી ગયા બે હાજર ત્યાં દે ની દોષિત છોડાય દે પેલો પ્રશ્ન બીજું જ્ઞાન ચર્ચિત કર્મ ચર્ચિત કર્મ પશ્ચિભ થયો તારે તમને આ જ્ઞાન પ્રગટ થયું પ્રગટ ના થાય ને બસ બે પ્રશ્ન છે જય દ્રષ્ટિ નથી બધું બધી જ ક્રિયા અંદેચોર નથી નટુભાઈ પૂછે છે કે આ જૈન ધર્મ ની બધી જે ક્રિયાઓ છે જૈન ધર્મ ની જે બધી ક્રિયાઓ છે એ બધી જ અનનેચરલ નથી એ બધી અનનેચરલ નથી જૈન ધર્મ ની બધી જ ક્રિયાઓ જેમાં પણ જેને અનુકૂળ આવે એને તો તમે પૂછો નઈ આવે કુદરત વિરુદ્ધ ના થયું કુદરત ની વિરુદ્ધ ના થયું ના કુદરત વિરુદ્ધ કયું તે કુદરતી વિરુદ્ધ કે ભાઈ મળ્યા હજુ જીવો છો તમે કુદરતી વિરુદ્ધ કહે પંદર ઉપર મરે ગયા છે માટે જોડા પહેલા આપણા ગામ માં ફરી આવું ગયા બધા ઉતાર થઈ ગયા બધું કઈ ગોઠે નહીં તેમાં જ્ઞાન મળ્યું છે આત્મા રાખીએ તો કદી આ વ્યવહાર વાળા કરે ને આ બાર વ્યવહારિક્ઞાન છે ને એ સર્વાંશ રાખી હું આ એમ માની કરવા જાય તો દાડો કરે ની તો એમને દાડો કરે એ જ કે ના જે છું તે હું કાચો થી વધુ આને જ પાકો ગ્રહ માં આ નહિ ભાર છે ને પરમાત્મા થી મેડતો નાખ એને બધા બધી આ બધા એવું છે કરવાનો એટલે પછી સાયકો ઇફેક્ટ ના થયા કરે આ તો ઇફેક્ટ જે નહીં થયા આ કઈ નિશ્ચ રાખી લક્ષ્મ આપે છે નિશ્ચય હું ધરવા લક્ષ્મ રાખે છે નિશ્ચય રાખી લક્ષ્મ એવું લક્ષ્મ રાખીને મારે કઈ મારું સુધારા નથી આ મારા થી થયું છે બારનું તે મારા સુધારા છે આ બહારનું છે તે પૂતન ને બગાડ્યું મારે તે પૂતન ફરી સુધારી આપવાનું એજ પહોંચશે બીજું કોઈ કહેવા નહીં મારતા નિશ્ચય આકી લક્ષ્મ શાસન કરવો જોઈએ સામાયિક કરવું તો ચીતા નથી રેતી ગયા છે ત્યારે આત્મા સ્થિર થઈ ગયા છે આ સ્થિત બધા નહી થાય કોઈ કાળ નહિ થાય ચટર્જીઓ આવ્યો હોય બે કેવાય છે આ નહી જાણવાથી આ નહી હોવાથી શબ્દ જ જોવાનું પણ સમજે નહી કેવું આ નવું ક્યાંથી એવું સમજાય ને અમે કશું બગાડ્યું કુદગર નું બગાડી વધારે બગાડ્યું નથી હાજરી થી બગડ્યું એ બગાડ્યું નથી હા તો ઉપાધિ છે હા કોઈ બગાડ્યું નથી ઉપાધિ વળગેરી કેવાય વળગેરી ઉપાધિ ક્યાંય શું કરું કોશિશ કરો આ પણ ઉપાધિ વળગી કઈ કુકિર તો લાવવું પડે ને વળગ્યા પછી ઉપાધિ વળગી શું થયું દરિયોના દબાણ થી બીજી વસ્તુઓના દબાણ થી થયું પાછી શું થઈ અને વૈજ્ઞાનિક રીતે થયું થતું ત્મા થવાનો આ હા પાપી આ તું તો દૂધ છું ધોવી અને કપડા કપડા થયેલા બે જુદી વસ્તુ છે જો પછી એક હું મેલા કપડો છું તો ઉકેલ લાવી શકે તારો ગુરુ છે તે ભૂખતા હોય તો એ પછી જોતા ના જોતો જોતો અમર લાવે ને અમરવા આપડે સાહેબ ઉકેલ આવ્યો ઉકેલ આવી ગયો અહંકાર એકલો છે બધો એતો આગળ વિચાર જ છે દુઃખ નવીન આ બધું બધો જ માલ આત્માન એ કરનારી ફાઇલ નંબર ની મોટી ભાજક છે ફાઇલ નંબર એક ની મોટી ભાજક છે તો એ જ જાપટવા રેતો વાત એ જાપટી દે જાપ્યરી હોય છે ખંબા જાપ પેલો હે શું વાત છે ચલે ચલે બધું યાદ આવે એટલે બોલું રી છે ને બોલવાનું પેલું હોય ને રી છે ને રી તો પોલીથોલ માંડ પણ બોલી બોલી વારે બોલે કળાક પણ મારે બોલી ને વિચાર બધા આભાર ને દાદાજી હાઈ વાત ના કરતું વિચાર વાત દાબી રાખી બે હા પણ અત્યારે થાય ને સાતો આ ટીપવા પડતા જશે બધા આ ટીપવા લોટવા પડતા જશે બીજું જ ના નાખું પડે બીજો નવો હિસાબ કરવા ને એને ચૂટકી શક્તિ ના રહી પછી એમને નિર્બાલ્ય થઈ સારો જાય ભરેલો છે એટલે તું એમાં ધ્યાન રાખું ડબલ થઈ ને ફરી આવે એમાં ડબલ થઈ ફરી આવે હા ज्यान तो डबल थे जाए, डबल ते ठंडकता दा। रहे एकदम ओ गु जो शुरू कर માર્કેટ જુદા હું તો દસ વર્ષો હું ક્લિયરને મારી વાંચ ક્લિયર દેખાય સમજી નિર્દોષ ગમત કેવાની ટીકા નઈ મસ્ત નિર્દોષ ગમત એમ કરતા કિનારે પહોંચવું જ પડશે ને કિનારે ખરો દેખાય છે એની પણ દુર્બંધ આપડા વિરોધ ના કરે પછી મોડું પડી જાય ને શા માટે આવું થતું આહાર પ્રમાણે મન થઈ જાય કહ્યું ને આહાર એવું મન આહાર ની કયા આધારે પડે આહાર તેવું મન થઇ જાય ને પરમાણુ રૂપે હોય તો દ્રવ્ય આહાર બઉેક્ટ કરે આ તો કેટલીક વસ્તુ આપડે સા ચાર ની કિંમતું જીભ નું શુદ્ધ કરવું જીભ શુદ્ધ થાય તો અમે ખુબ સાર છે આ અમર બરાબર જીભ ની અચ્છી આ નહીં પેવું બનાવો કેવું બધા એમ કહી દઉં ખોય થાય એમાં શું ઘટ્યું છે હોય એ બધા અનુવ્રત માં જાય અણુ વ્રત એને કઈ વસ્તુ છે ને એનું નામ તો આપું છું ને હા અધુરા પેપર લખાયા અણુ વ્રત ચૂરા પેપર લખાયા બધા વ્રત આરોપી ભાવ છે બધા વ્રતો આરોપી ભાવ છે જોવાનું આપડે શું છે આ ગાયો બેસ્યો બધા શું છે તો આજ્ઞા બરોબર સંપૂર્ણ સંપૂર્ણ પચીસ ટકા પાવાડી છે પાડી ને એમાં શું રિલેટીયલ વ્યવસ્થિત નિકાલ અમે એટલું જ વાંધો છે તમે કરાવો છો बड़ा पड़ी बार रिटिव बार निकलिए अभ्यास कर था था नहीं नहीं। है। प्रसंग, बने प्रसंग बने के तरत समझात प्रसंग बने तरत व्यवस्थित समझात नहीं समझा प्लस पंदनो रहना आखो दिवस पेलु तीखल करने स्वभाव खो ना शिखल करने स्वभा खरो ने आज चुकाई जवा आग चुकी जवा रियुका शिखर જોઈ લીધા પછી કસાય ભગવાન મારે દાખલ જાય છે તમે જયારે બહાર જાય છે है म प्रगति ज्ञानी प्रगति के प्रगति स्पीढ़ी के સમજાવતી કેમ ન પછી આ કેવું પડે મારું નાયું પેલા સીધું ભાઈ જાય મહાત્મા હમઝર ભાઈ પણ ભૂલી જાય પછી એનો ઉપયોગ તો વ્યવહાર માં જ હોય તો પછી આપ જે શુદ્ધ ઉપયોગ માં રહેવાની વાત કહો છો એ કેવી રીતે બને પ્રજ્ઞા થકી જવાનું પોતે શું છે એટલે આ સતીશ વ્યવહાર માં છે એ જે જાણે એનું નામ શુદ્ધ ઉપયોગ કેવાય શું જાણે ના કે સતીશ વ્યવહાર છે ના એ શું શુદ્ધ ઉપયોગ એટલે શું એમ પૂછે શુદ્ધ જાણવાનું શુદ્ધ શુદ્ધ જોવું ગાયો બેસે બધામાં શુદ્ધ જોવું આત્મા શુદ્ધ જોવું તે દોષિત લાગે તે ભ્રાંતિ થી લાગે સમય અજ્ઞા થી બુદ્ધિ થી નિર્દોષ જ છે જગત પોતાના દોષી પોતાના અપરાધ થી જ બંધેલો પોતાના અપરાધ થી પોતે અપરાધી થયો અપરાધ થઈ ગયો શું થયું આરાધના બધા અપરાધ થઈ ગયો હમ ત્યારે અપરાધ પડીને આપડે આરાધના અમતે એ આ મોક્ષ માર કહેવાય હોય નઈ કોઈ જગ્યા અપરાધ વધારે ઉઠતા અપરાધ વધે અપરાધ અનુભવ ની ખબર કેવી રીતે પડે તે ઇન્દ્રિય જ્ઞાન છે કે તમે ગુજરાત માં હિંમતભાઈ શું કરે છે આ દરિયા હું એક કહું છું ને હું એ કેમ માંગુ છું કેવું થાય કે આ હિંમતભાઈ શું કરે છે હિંમતભાઈ ને નિય તરીકે જાણ્યા કરું આ હિંમતભાઈ શું કરે છે જે વ્યવહાર કરે છે હું સતત એમને નિય તરીકે જોયા કરું ને જાણ્યા કરું સતત તો એ શુદ્ધ શુદ્ધ ઉપયોગ કરે શુદ્ધ જ છે પછી હિંમતભાઈ ભાવ ના કરતો હોય જાણતો જ હોય શુદ્ધ જ છે પણ એ હિંમતભાઈ જે કરે એ ઇન્દ્રિય થી અનુભવે અને એને અતિન્દ્રિય થી જોવું અને તેને શું હતું હવે એટલે ઇન્દ્રિય ભાઈ આ હાતી વખતે એટલું બધું શરણ માર્ગ છે પણ જો સમજે જોઈ અત્યારે દાદા અચિયું થકી કરે છે ભોગવે છે તે मुश्किल तो चौबीस कलाक नहीं सततने फरी અને બીજું એક કારણ કે કર્મો હોય ને ત્યાં સુધી થાય બરોબર બેઠા બેઠા જતા હોય બસો આવે થી કઈ દાદાય ને હા હા હા બરોબર પછી આપડે ઉભી કરેલું કોઈ ઉભી કરેલી આપણે ગોઠવવી પર્વતી ગોઠવીએ બસો આવ્યા એ પછી ડાબડી પડે એ જુદા પ્રકાર દેખાતો હોય ના એ જાણ્યું છે નહી નઈ બરોબર એટલે આવું થયા છે હિંમત એ શું કરે છે જોયા ઘર ને તમારે ઘરા નઈ ક્યાં જ નહીં કહેતો બરોબર જયારે વધારે આપણને યાદ રહેતું હોય કે હું સતત ને જોયા કરું છું આવા ગુરવારા વખતે તો ઇન્દ્રિય જાનપણું કેવાય કે સિંદ્રિય જાણપણું કેવાય જ્ઞાન ક્યારે કેવાય તો જુએ નહીં બાબત ના રાખે ને ખબર કેવી પડે બધું ખબર જ હોય બધા સતીશી તરીકે જુએ છે ને એ બધું ખબર આપડે સતીશ શું કરી એક દાખલો આપો જેમ પાર્ક વખત કરી રહ્યો છે સતીશ સેન જુએ છે એવો દાખલો આપો સતીશ ને જુએ છે સતીશભાઈ ને સતીષભાઈ સતીષ ને જુએ છે એવો દાખલો આપો ખ્યાલ આવે સતીશ સતીશ નહી જોઈ આપડે એ વાત થઈ ને